આપડા લખનો સંભાવ નિકાલ કરવા નિકાલ કરવા જાય ભૂલી જવાય ત્યારે જરા ઉપયોગ છો પડ્યો કેવાય એટલો ઉપયોગ કાચો પડ્યો એવું તો દાદા દિવસ માં એવું તો દિવસ માં હું કહું છું પણ પચાસ હજાર થતું હશે પર્યાય અશુદ્ધ થયેલા છે કેવું થયેલું છે આત્મા ના પર્યાય એટલા અશુદ્ધ થયેલા છે તે શુદ્ધ થયા કરે પછી આપડે બધું જાણીએ કરીએ એટલે શુદ્ધ થયા કરે સમજભાઈ ને પણ આ બધું જે થઈ ગયું છે જેટલી વાળી બહાર રકડી આવે છે ફરી આવે છે એટલી વાર બરાબર ઉપયોગ રહેતો નથી આપડે જ્ઞાન નથી એના જેવું નહીં ના ના હવે જાગૃતિ છે દાદા હજુ તો છે ને કઈ બહુ ફેરફાર નથી થયો પણ હવે છે ને એવું છે કે આપડી જાણ બહાર કઈ થતું નથી આ બે વસ્તુ કામ એક સાથે જ્ઞાન પણ કામ કરે ને પેલું પણ કામ કરતું હોય કોઈ કરે ને કોઈ પણ નથી કરતું કોઈ જાગૃતિ બંધ પડી જાય છે કારણ કે હવે આપડે તો એક છેલ્લી વસ્તુ કરું તો આવી ગઈ કારણ કે અમારી ફુરસાદ વસ્તુ નથી આ બધી અમે ધારીએ તો પણ નથી લઈ શકતા કેટલી બી થતા એટલે આવેલું રીતે દાદા હવે કોઈ પણ પરમાણુ હવે બગડે હવે અમારા મોક્ષ પણ રોકે તો દાદા ને એ દાદા ને આ લખે નથી અમૂર્ત છે અને એ જ પોતાનો તેથી કપાવે જ્ઞાની પુરુષ નો આત્મા એ જ પોતાનો જ્ઞાની પુરુષ એ જ પોતાનું શુદ્ધ અંદર જયારે મને મારી એક ક્ષણ પણ ભૂલ દેખાય મને ત્યારે હું કહું દાદા બગાવા મારી આ ભૂલ છે હું માફી માંગુ છું પછી ઘણી લાંબુ પ્રતિક્રમણ કરવાની અવસ્થા રહેતી નથી પ્રતિમાન થાય એટલે હું કહું દાદા આ માણસ થી આવ્યો છું છું તો ઘણી વાર અવસ્થા એટલી બધી જોરદાર હોય ને ફટાફટ ને કેટલા જાય મને એમ લાગે છે કે પેલા જે અમને ભૂલો જેવું લાગતું નતું ને તો હવે એમ થાય છે કે ઢગલાઉન ભર્યા છે ને એવું લાગે છે માલ ગોડાઉન ભરેલો છે ને દાદા ની પાસે આવી બહુ પુરસાદ કરવો પડે તો આપડે વિધિયો કરીએ તો બધું ધૂળતાણી કઈ નાખે એમ જોવા જોવાથી કેટલા ઉડી જાય કાલી દર્શન કર્યા ને તેની સાથે કેટલા ઉડી જાય દાદા મહાત્મા બધા સ્ટેશન પર આવી ગયા તારે કઈ જાવ દાદાતા હોય બધા મુહો પાડી દેવાઈ નાખવા ભેગા આવી જાવ જગત ના લોકો થાય ના થાય આત્મા હાજર શંકા કોને થાય બઉ ન્યાય થી છે જેટલું બોનસ એટલે બોનસ એટલી ડબલ આપી દે કેવું એમાં તો બોનસ બોનસ બધું હોય કે આપણું લેટકો કરો આપ મોક્ષ કોઈ પામે જ નઈ બોનસ ના હોય છે હાથમાં હોતો હશે કોઈ દાડે કોઈ દીખાય તો છે ને આજાય બી દેખાય છે સંપૂર્ણ મોક્ષ માં એક કલાક માં તમારી વાળે વાત ફાઇલો ઘટી ફાઇલો ઘટે તો કામ થાય આપડે નક્કી કરવાની ફાઇલો નિકાલ કરવો સંભાવે તો રેટ્રુજ કર્યો કે એટલે થયા કરે